લોકલોક એટલે આલોક કે છે એ લોકાલોક ના સાંધા વીર્ત ક્ષેત્ર છે એટલે ત્યાં કોઈ બીજી વસ્તુ હોય નહિ એટલે સિદ્ધો ની બધી આનંદતા લોકો ઉદેશ આપે આવા દુખ માં શું આવે ને લોકોને માર્ગદર્શન લોકોને માર્ગદર્શન આપવા માટે નહીં આવે મનુષ્ય પાંચ ઇન્દ્રિય જીવક આવે કશું હોય નઈ નાનામાં નાના જીવો હોય એક નાના ઇન્દ્રિય જીવો થઈ જાય મનુષ્ય જાતિ જ ના દેખાય બીજો કોઈ પ્રલય નહી હોતા પ્રલયમાં નાશ થતો નથી મનુષ્ય પણ નાશ થઈ જાય છે પ્રલય તો એના જીવો ચાલીસ હજાર પ્રલય માં સારી રીતે પ્રલય કોઈ જીવ મદદ નહિ ને દરેક જીવ આત્મા પરમાનન્ટ છે શું છે પછી મરવાનું હોય પ્રલય થાય પણ આમાંથી મનુષ્ય આટલું જ વેણ કેટલું આટલું જ વેણ ગંગા ને જમના બે નદીઓ આખા હિન્દુસ્તાન માં બીજી આ કઈ કઈ નદી રહે છે તે આટલું જ પડે પાણી બાણી પછી મગે મનુષ્યો રહ્યા હોય છે ખાવાનું શું શું ખાય સૂર્યનારાયણ તો એવા તપે એવા તપે બહાર ઉભો રહ્યો તો માણસ બફન મરી જાય એટલે મનુષ્યો ગુફામાં બે જાય શું થાય પછી રાત્રે નીકળે રાત્રે નીકળી ને પેલા નદીઓ આવડી વાળી નદીઓ હોય ને એમ ઊંડા કાચબા એ બધું પહેરી ગયેલું હોય ઊંડા ઊંડાણ ત્યાંથી કાઢે શું કરે કાચબા અને પછી ત્યાં રેતી કોરી હોય ને ઊંચી જગ્યા ત્યાં ત્રણ ત્રણ ફૂટ ખાડો કરીને પેલા કાચબાને મૂકે નું રેતી ઝાંકી દે તે બીજે દાડે પેલો તાપ સખત પડે ને એટલી બધી રેતી ઉકે પેલો કાચબાઓ બકેને જે બીંધાળા પેલો જમા કરે આવી રીતે બધું અને દોઢ ફૂટની હાઈટ અઢાર છેલ્લા છે આ ગપુ નથી આ બધું કરે તદ્દન કરે પ્રશ્ન છે દાદ કે જે સિદ્ધ થયા છે એમનો રૂપ કેવું હોય કોઈ આકાર હોય રૂપ હોય પરમાત્મા <laughs> છે મશીનરી ચાલુ હતી લાગતી નથી આ તમને એમને કાર્ય કરવા માટે અહિયાં મોકલે છે કોઈ ઈશ્વર મોકલે છે એમને સિદ્ધ પુરુષો ને મોકલનારી કોઈ વસ્તુ જરૂર નથી કોઈ ની જરૂર ના પડે એવું આ જગત છે કેવું છે તમારો ઉપરી જ કોઈ નથી આ દુનિયામાં કોઈ જીવડા કોઈ ઉપરી નથી પોતાની ભૂલો જ છે પોતાની ભૂલો અને ભ્લન્ડર